તારે નક કરવાની ઈચ્છા છે નકલ થાય એવું લખતું નથી નેચરલ થઈ ગયું છે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 મોક્ષ આપવા આવેલા છેલ્પી બનાવી શકે વિકલ્પીકલ્પી પોતે નિર્વિકલ્પી હોય તો તે પદ્મ બેસાડી શકે બેસા બે નો સબંધ બંધાયું હોય ગુરુ શિષ્ય નો એને ગુરુ કેવાય એવો કઈ સબંધ બંધ પ્રત્યક્ષ ફક્ત આ બધે કરી ગયો પેલો જન્મ થયો વૈષ્ણવમાં તે બાર તેર વખતે તૂટી ગઈ એટલે ફરી બધા એ નથી કારણ કે તમે આવો બ્રહ્મસબંધ કરાવો મને પસંદ નથી કર્યું તો બ્રહ્મસબંધ તો લગ્ન લાગ્યા પછી લગ્ન છૂટે ની અંદર બ્રહ્મસબંધ કહેવાય તે લગ્ન લાગી સંબંધ ની લગ્ન લાગી જાય કે જોયું બધું જોયું વેદાંતો વેદાંત નો થોડો ઘણો સ્ટડી કર્યો પણ વેદાંતે પછી પોતે ચાર વેદ પોતેલ્યા ચાર વેદ પૂરા થાય ત્યારે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 અહીંથી બોર્ડ વાંચીએ કે સ્ટેશન જવાનો હતો એના જેવું છે એ બધા સમજે ને અને એના આરાધનથી આ રિલેટિવનું શાંતિ રહે ને કંઈ એનું એમ કરતાં કરતાં માર્ગ જ્યારે તારા જ્ઞાની પુરુષ મળશે તારું ઉકેલ આવશે ને ત્યાં સુધી નિમિત્ત છે નિમિત્ત કોકજી એવાય ખબર કે પોતાની પોતાની સ્વતંત્ર શક્તિથી પ્રાપ્ત થઈ જાય પણ તે પરભવમાં આવડો છોકરો હોય એને પૂછ્યું ક્યાં છે એને ગુરુ જ કર્યું કેવાય આપડે એટલે આ બધું ગુરુ વગર તો કશું દુનિયા ચાલે પોતાના જામથ ના પ્લેટફોર્મ માં કહ્યું ના જ્ઞાન છે ને કવિરાજે કવિરાજ છે પોતાની સમાધિ માં બેઠા મારી સેવામાં રહેતા ભાઈ સેવામાં નિષ્પ્રશ સેવા નિષ્ફળ સેવા હજુ મોક્ષ જતો નથી એમને જ્ઞાન જ નથી આપ્યું ંદ લઈને લાયકાતર તો જ્ઞાન હું નહીં મળે એમ વિવેકાનંદ ને મળ્યું એમની લાયકાત અને સ્વામી રામકૃષ્ણ ને એમના ભત્રી જો સેવા કરતો છતાં પણ એને અમુક આપે એ બધી ભ્રાંતિ છે બધી ભ્રાંતિ છે જ્ઞાન એક સંસારિક સંસારમાં કોઈ જીવને અડચણ ના થાય એવું અહિંસક જીવન જીભવું એ એક પ્રકારનું જ્ઞાન છે શું છે એ જ્ઞાન માં આખા જગત સાધુ સંન્યાસી હોય છે એ બધા રિલેટિવ જ્ઞાન કહેવાય છે કેવો રિલેટિવ જ્ઞાન કરતા પણ ન આ બધાનું કરતા પણ છૂટેલું નહીં કોઈ કરતા પણ હું છૂટેલું એક કૃષ્ણ ભગવાનનું કરતા પણ હું છૂટેલું છું એટલે નૈતિક બ્રહ્મચારી કહેવાયા શું આટલું બધું કર્યું આટલું બધું અલાવ્યું આટલું બધું ફ્રેક્ચર કર્યું છે એ બધું કર્યું પણ છતાં નૈતિક બ્રહ્મચારી કહેવાયાનું કરતા પણ છૂટી ગઈ એટલે આ બધા કરતા પણ ને આ તો બધા કરતા જ કેવાય આ બધા સારી વસ્તુ ના લોકોને કેમ કરી થઈ પડે એવું એવા જ્ઞાન ના કરતા રિલેટિવ છતાં લોકો પૂછે છે લાયકાત વાળા જ્ઞાન મળે એવું છે ને જ્ઞાની પુરુષ આ જ્ઞાની પુરુષ બેઠા હોય ત્યાં આગળ એક દહી મને કેમને જ્ઞાન આપો મારા તમને જ્ઞાન કેવી તમે આપી શકીએ તમે એક તો તમારો સૂક્ષ્મ કે છો કેવા છો હવે આ કે ઉતરે એ કેપ ઉતરે નહીં અને મારું જ્ઞાન પરિણામ મહારાજ ને કહ્યું દારુડીઓ માણસ આવે તો એને ઢોલ પાણી જોઈ દઈએ અને દારૂડીઓ મને એમ કે સાહેબ મારામાં કંઈ બરકત નથી અને મારી પર કૃપા કરો તો અમે કૃપા કરી શું કરું કૃપા કારણ કે જ્ઞાની પૂર્વક જાય શું કરી શકે અમારી ઈચ્છા ધરાવનાર હોવો જોઈએ અને વિનયપૂર્વક હોવો જોઈએ ફરમ વિનયથી મોત છે છે આવડત પાવડતની જરૂર નહીં જ્ઞાનીપુર અધિકારી તો અધિકારી તો સંસાર માર્ગમાં રિલેટિવ માર્ગમાં હોય અહીં અધિકારીઓ હોય ને જો એકના આના અધિકારી કહું ગમે તેવા પાપી સમાસ ને તારે એનું નામ જ્ઞાની શું ભયંકર પાપી એક સાથે કસાઈ હોય તેને તારી એટલે કેટલું આવે કે મુક્ત આપણે પારથી મુસલમાનો અધિકારી તો આ સ્ટેન્ડર્ડ માં જોવું પડે આ રિયલી માર્ગ માં આ રિયલ માર્ગ માં શું કરતા પોતે માલિક નથી પોતે નિમિત્ત નિમિત્ત છે જો કરતા હોય ને તો ખોખું બગડી ગયેલું હોય ખોખું હોય ભગવાન એક જ પ્રકાર નો જાત જાત આ જગત માં બાદ બાકી તમારો નભો એ સરવારો કહેવાય તમારું ખોટ એ બાદ વાત નો કહેવાય ગણાય ની તમારું તમારું જીવન એ કહેવાય અને મરણ એ બાદ બાકી ચલા એ બધું કુદરત કરી રહ્યું કઈ છે અને ગુણાકાર ભાગાકાર આ મનુષ્ય ભ્રાંતિ વાળા લોકો સુઈ જાઓ હવે અગિયાર વાગ્યા છે કાકા સુઈ ગયા પછી ઓળી ને પછી મેં યોજનાઓ ઘડે તે સુખ ના ગુણાકાર કરે અને દુઃખ ભાગાકાર કરે કરે છે અને કદી લખે ને તો ગુણાકાર કરવાની જરૂર નથી જેને કોઈની પાસે હાથ ધરવાની જરૂર નથી કારણ કે જૈન સાધુઓ તો કશું લેતા નથી પણ છેવટે આ તો લેવા જવું જ પડે ગુસ્સા તો માગવી પડે મારે બરતા નથી તો તમા એને સુખ માં નથી છે તેમાં છે હું તો આપડે વડોદાન થઈશ એની મૂર્છા છે સાચું સુખ નથી મૂર્છા ની પછી અંદર ઉપાધિ માં હોય કારણ કે આરોપિત ભાવ છે ને છૂટ્યો નથી આરોપિત ભાવ ત્યાં સુધી મેો વાવલી સાધુ શૂન્યથી બધા સપડેલા છે આખું વર્લ્ડ સપડેલું છે એ દહીં સાધુ હોય ગમે ત્યાં સાધુ બધા પ્રોફેસર સાહેબ હતા એ પચીસ વર્ષથી કૃષ્ણમૂર્તિ ની પાસે ફર્યા કરતા ધ્યેય એમને બહુ પસંદ પડી ગયું એટલે પછી મને ભેગા થયા તમે પચીસ વર્ષ પાછળ એની કમાણી મને તમને દેખાડો પચીસ શું કમાયા એવી કમાણી તો કોઈ દેખાતી નથી કે છુટકારો થયો તારી પાસે ફરી ફરી કર્યા એમાં શું કમાયા ઇકોઇઝમ હું ફરી ગયો મેં સાંભળ્યું મેં કહ્યું પચીસ વર્ષ પાણી કર્યા નથી આવું સ્વતંત્ર જે આવ્યો છે ઉપરી જે આવ્યો તો ચડકાવે જે આવતો ચડકાવે જે આવતો ચડકાવો ઘેર ઘેર છોકરા ચડકાવે બાપા એ ચડકાવેફાઈ આ લોક તો વિકલ્પી કેવાય આ વાત એમની કોમ લાગે ને સાહજિક વસ્તુ છે એટલે પોતે સારામાં સારા માણસ છે એ બધા ઇકોઇઝમ વાળા છે જેનો કઈ મગજ નું નથી પડતું અને મનમાં માને કોર્ટ પાટનું કહે કે હબૈ હબાઈ પણ મળતી નથી મતભેદ મળતો નથી તારી પોતાની જે અંદર મતભેદ પડ્યા કરે છે તારા પોતાની અંદર જાતની અંદર મતભેદ પડ્યા કરે તો એમાં એક પાથરું થયું ને નકામા ભટક ભટક જોવા કરે છે તે પછી મોક્ષ માર્ગ તો કોને હોય જુનાગઢ જ્યાં કોઈ પણ જાતનું પોલિશ ના હોય ત્યાં પોલિશ જ્યાં કંઈ પણ પોલીસ છે ત્યાં મોક્ષ માર્ગ નથી પોલિશ જેલ તો બહુ વાલી સંધ્યા તરું વાલી કોના મને કુડલો લોખંડ ઉપર જો કાટ લાગ્યો હો ને એને કરે ભારત મનીની ફેરય તો કઈ થન ન હા કે ઓલખામ પર જ્યાં ગિલેટ છે ગિલેટ યુસે કે આગર મોક મારક ને પાલીસ દે ગિલેટ યુસે ને પાલીસ karna ha ગિલેટ યુસે આપણે જ્યાં ગિલેટ છે ત્યાં મોક મારક ન થાયગા તો ફાયદા કોલી દે કઈ ન હ ઓર જે નહી જે રાય કર દે ઉલતી પાલીસ દે જુ દેખે અરિન ઘોષ નો યોગ માર્ગ છે શું છે યોગ માર્ગ છે મોક્ષ માર્ગ નથી યોગ માર્ગ છે સંકલ્પી માર્ગ છે કેવો છે સંકલ્પ કરેલો છે સંકલ્પ સ્થિતિ માર્ગ છે યોગ માર્ગ સ્વ એમને જે સંકલ્પિત કર્યું છે એક મોક્ષ માર્ગ હતા રમણ મહિ હતા બીજા છે તે રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા ત્યાં પોલીસ નથી રામકૃષ્ણ બ્રહ્મ હું છે એ મોક્ષ માર્ગ માં છે અને મોક્ષ માં થોડા વખત માં મોક્ષ માટે રસ્તા એમને મળી જવાના આ લોકોને સમજ ને એ છેલ્લા છેલ્લી હદ સુધી પોતે ધર્મ બદલતા હતા છેલ્લા છેલ્લા વાર કરતા મુસ્લિમ બહુ થયા હતા કારણ કે માણસ બધી જાતના પ્રયત્ન કરે પણ સાહજીક પુરુષ હતા સાચા પુરુષ હતા રમણ મહર્ષિ સાચા પુરુષ જે સાચા પુરુષ જુદા વેશ માં જ હતા ને એ મુશ્કેલી ને એ માર્ગ માંથી આવે છે રમણ મહર્ષિ હા રામકૃષ્ણ પરમ હોઉં એ બે આખું જુદું ને એ રીતે ચાલુ આવેલું ક્રમ જ્ઞાની આ વૈશ્વિક જ્ઞાની પાકેલા નથી આજે અને અગિયાર નું આશ્ચર્ય કેવાય છે શું કેવાય છે આશ્ચર્ય જે ક્યારેય પણ ના બને એવી વસ્તુ બની એનું નામ આશ્ચર્ય દસ આશ્ચર્ય દસ આશ્ચર્ય આ વર્લ્ડ થઈ ગયા છે દસ લાખ વર્ષ નું અને આ અગિયાર નું આશ્ચર્ય કેવાય છે પૂજા નામનું ઢીટ આશ્ચર્ય કેવાય છે અથયતી પૂજા એટલે આમ બોર્ડ બોર્ડ કોઈ જતું નહિ ભગવું નહિ નહિ નહીં હોય દોરવું કેવું લાગે ને બધા નાખીએ એટલે લોકો પૂછે કે આપ કોણ જો હું કોઈ પેસેન્જર છું પેસેન્જર જ છીએ ને ગાડી માં પેસેન્જર બસ માં પેસેન્જર આ મારો ડ્રામેટિક અવતાર છે શું છે પાછ પાછા નથી જ્ઞાની પુરુષ ડ્રામા કરી શકે જ્ઞાની પુરુષ પોતે જ્ઞાન માં જ રહે અને હોમ ડિપાર્ટમેન્ટ બહાર નીકળ્યા નહીં ફોરેનમાં ફોરેનમાં સુપરફ્લિયસ રહે શું રહે આખું જગત ફોરેનને હોમ ડિપાર્ટમેન્ટ માની રહ્યું છે શું રહ્યું છે ફોરેન ડિપાર્ટમેન્ટમાં હોમ ડિપાર્ટમેન્ટ માની રહ્યું છે જ્યારે જ્ઞાનીપુર હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહે અને ફોરેનમાં સુપરફ્લુઅસ રહે કેવું નાટકી ડ્રામેટિક તમે સમજાઈ ગયા આ ફોરેનને હોમ ડિપાર્ટમેન્ટ માની રહ્યું છે ઈશ્વરભાઈ ફોરેન ડિપાર્ટમેન્ટ છે માત્રાતા ક્રાંતિ નું નામ કેવાય કે હું કરું છું કે છે હકીકત અને જાણનાર બીજી વસ્તુ છે બે નો મિક્સર પોતે કર્યું એટલે બેસવા કર્યું શું થાય હા આ કડી બેસવાદ થઈ ગયું હોય બેસવા એટલે મોડું બગડ્યા ખરે આખો મોડું મોડા પરિવેલ કરી આપણે આચાર્ય મહારાજ ના મોડા પરિવેલ આપણે મહારાજ કેમ તમારા મોડા પર દિવેલ છે તમે છોકરો ઉત્પન્ન થાય તમને સમજાય ને આ એ દિવેલ ક્યારે જાય કે પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં આવી જાય અને ફોરેન ફોરેન બે ડિપાર્ટમેન્ટ આવજો આપડે કાગળ લખવો પડશે કે વાવાઝોડા બહુ માણસ મરી ગયું છે એટલે આપડે દીપસોજી નો કાગળ લખવો પડશે દિલગીરી બતાવવી પડશે એટલે આપડે આ ખબર તો હોય વાત ત્યારે આપણા મનમાં એમ થાય કેટલી બધી દિલગીરી ટેબલ પર શું કરતા હોય લખાતા હોય કે અમારે અહીંયા આગળ બધી પ્રજા ને ઊંઘ આવતી તમારા માટે બઉ ચિંતામાં અમે છીએ અને અમારી અડધી કાચી વાવટો ઉતારી છે અને તમને મદદ મોકલવાની તૈયારી છે પણ આગળ બધા ખાણા પીણા બધા ઉપલ ઉપલ જયારે આ શાદી કરવા ને તે સુપરફ્લસ કરવા ત્યારે એને રિયલી જ ના કરી પછી પછી એ બંધન ખીરી કરવાનું માળાઓ પહેરીએ છીએ ના હોય કિંમત માત્ર તિરસ્કાર ના હોય પણ આ બધાના લોક કલ્યાણ માટે અમારે જબ્બા પહેરવા પડે છે એનું કલ્યાણ થાય છે એટલા માટે આ નાટક કરવું પડે છે મારે કિંંતિત માત્ર રાગ નહીં કિંચિત માત્ર વેષ નહીં એ વિતરાગ દશા ઉત્પન્ન થઈ કૃષ્ણ ભગવાને એક કહ્યું કે આત્મક છે કે છે વિતરાગ થવાની જરૂર છે એટલે વેદો ત્રિગુણાત્મક કેમ કહ્યું વેદ એકલા ઉપર આધાર ના રાખી આગળ જાણવા જેવું છે કે છે છે ભાઈ ને એટલે બધા શાસ્ત્રો ત્રિગુણાત્મક છે કેવા છે આમાંથી સાત્વિક ગુણો ઉપર લઈ જાય તો તત્વિક ગુણો પર લઈ જાય પણ સાત્વિકથી આગળ કામ કરી લેવાનું છે એટલે વિતરાક દશા પ્રાપ્ત થઈ તો નિર્ભય ઉત્પન્ન થશે નિર્ભય ઉત્પન્ન થયું તો તારું સ્વતંત્ર ઉત્પન્ન થયું કોઈ ઉપરી રહ્યો નહીં અને ઇન્ડિપેન્ડન્ટ રહેવાય તો કામનો છે તો હું ઇન્ડિપેન્ડન્ટ થયેલો છું અને આ આજુ કે ઇન્ડિપેન્ડન્ટ પર હું આપું છું તો તો બરાબર મુખતાફેલા કવિ જાણે મુખ્યાબી દી સસ્તા જાતી નથી ગુપડી તમનેનો રોજ અનુભવ છે અનુભવ આ તો ઇશ્વર ભે ગુપ્ત રાખવું પડ્યું છે કારણ કે બધાને જરૂર હોય ને કોને જરૂર ના હોય આ હા આ જરૂર કોને ના હોય બધાને બધાને બધા દુખી હોય અને મુખમાટ ગુપ્ત રાખવું પડ્યું છે એટલે શું થયું છે કે આને પબ્લિકિટી નથી કરતા કોઈ આ એની ઘરે આવી પડે તમને ખબર નથી કે મને જ્ઞાની પૂરી થાય મને ખબર નથી અનાયાસ માર્ગ ની અને સત્યાવીસો તમને જ્ઞાન આપેલું છે આ પણ તે નો લો લો કયો કાયદો કેટલો ભેગા થાય દસ પંદર હજાર હા ભાઈ આવું રીતે બેઠા છે તેનો વાંધો ના હોય કોઈ વામ કહે તો તેનો વાંધો ના હોય જેના આવે જેમ ફાવે તેમ બેસે તેનો વાંધો ના હોય પેલો ઉઠી જાય તો એ માટે આવે તો અહીં તો ઈજી દેસો જેમ તમને અનુકૂળ આવે તેમ છો લો છે કે આપડે પગ ખેંચવો પડે એના કરતા જેમ આવે આ કાળ ના મનુષ્યો થત રહી છે મેં રહ્યું નથી આ છે તે કંટ્રોલ નોરા થઈ થઈ ને ત્યા નહીં ભેગો થયો કામ જ થઈ ગયું સત્યુગ માં સત્યુગ માં મહેનત કરી જાય તો કશું ભલે અને આ કલયુગ માં અમને ભેગો થયો કારણ કે અમે આ શું આપીએ છીએ ધારણ કરી રાખવાના શાસ્ત્રો આખા જગત ના શાસ્ત્રો ધારણ કરે તો ધર્મ ઉત્પન્ન થયો કેવાય શું થયું કેવાય ધર્મ પણ ત્યારે મરમ નીકળવાનું શરૂઆત થાય શું થાય મરમ નીકળવાની શરૂઆત થાય એ મરમ સો ટકા પૂરો થાય ત્યારે જ્ઞાનાર્ક નીકળવાનું શરૂ થાય જ્ઞાનાર્ક તો આ સીધું હું જ્ઞાનાર્ક આપી દઉં જ્યારે અમને ગર્ભ ઉત્પન્ન થાય આ તાળી પોના વાંચે તે આગલું ભૂલતો જાય છે ને બાસલ આગળનો વાંચતો જાય છે અમારું બરકતર કેમ થશે પાછળનું ભૂલતો જાય આગળ વાંચતો જાય છે ધારણ કરવાની શક્તિ નથી કોઈ શક્તિ જ રહીને બધી ડ્રેક્ચર થઈ ગઈ છે મન ફ્રે દારૂ ના પીતો હોય તેના અધિકારી કહીએ દારૂ પીતો હોય ના ગયું બધું દારૂ વ્યાપ છે દારૂ એવું છે ને ભગવાને શું કહ્યું કે ભાઈ સાહેબ આ છોકરો છે દારૂ નથી પીતો એક બ્રાહ્મણને ત્યાં છોકરા હતા એક ત્રણ વર્ષનો હતો અને બીજો દોઢ વર્ષનો હતો અને એ બ્રાહ્મણને બ્રાહ્મણી બેવ મરી ગયા આ તો એક દાખલો હતો એ બ્રાહ્મણ ને બ્રાહ્મણી બેવ મરી ગયા હવે ગામમાં બીજો કોઈ બ્રાહ્મણ નહોતો સદભૂતોનું ગામ હતું પછી રજપૂત બધા ભેગા થઈ વિચાર કર્યો કે આ છોકરાઓનું શું થાય બિચારા દેવ મા મરી ગયા ત્રણ વર્કરો છોકરો એનું રક્ષણ તો કરવું જોઈએ એટલે એક રજપૂત ના છોકરો હતો તે એક છોકરો તો હું લઈ રહીશ કે હાથરીશ કે અને બીજો છે ભાઈ કોઈ લેતું નતું દોડ વરના તો પછી એક હરિજન કહે છે સાહેબ મારાથી કહેવાય નહીં પણ જો મને આપો તો હું હાથરીશ કેતો એટલે ગામ લોકોએ બે છોકરાઓ હાપી દીધા એક હરિજને ફાપ્યો એક રસપૂત અને રજપૂત સુંદર વૈષ્ણવ ધર્મ પાલતો હતો દારૂ નડે અને ઘંટા નાડે વૈષ્ણવ ધર્મ પાલતો એટલે ત્યાં એક છોકરો છે મોટો ત્યાં થવા મળ્યો બ્રાહ્મણનો અને એક છોકરો આમ હરિજને મોટો થવા મળ્યો પેલો અઢાર પેલો વીસ વર્ષનો થયો ત્યાં પેલો અઢાર વર્ષનો થયો અમારાથી દારૂ રડ અમારા પેલો છોકરો શું છે ત્યાં રહી લો બ્રાહ્મણના છોકરા હતા પણ એમને પાણી મળ્યું જુદી જાતનો સંસ્કાર જુદી જાતના મળ્યા એ બે સંસ્ક્રહ બહુ ભારે મતભેદમાં પડી ગયા એ લોકો મારાથી અડાય નહીં એનું નામ પણ ના દેવાય હવે ભગવાન ભગવાનને પૂછવામાં આવે અહીંયા કે ન્યાય કે ભગવાન આમાં આ બે કોનો મોક્ષ વહેલો વહેલો થશે ત્યારે પછી મોક્ષની ક્રિયા કોઈ કરતા નથી દેવગણ મોક્ષ સંબંધી કોઈ પૂછતો નહીં આ દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે અને આ પીવાનો અહંકાર કરે છે દેવ અહંકારી છે મારે મોક્ષ ને માટે તો નિરઅંકારી નું કામ છે આ નથી પીતો એને ભૌતિક સુખો બલશે અને આ પીવો છે એને ભૌતિક સુખો ફ્રેકચર કરશે બાકી મોક્ષ એટલે તો નિરહંકારી નો માર્ગ છે કેવું છે એટલે આ બધું વાતમાં લોકો સમજાય છે કે આમ કરીશું એટલે અધિકારી ગણાય અધિકારી બધી મોક્ષ ને માટે અધિકારી એટલે કોઈ વસ્તુ નથી એનામાં વિનય કે તું એક માણસ મને કે હું બધો વિનય કરવા તૈયાર છું આપણી પાસે પણ હું જાણું છું એ મારાથી કેમ છોડી દેવાય કે પૂછવું પડ્યું કે તમે આ પુસ્તકો લખો છો એટલે તમારા મનમાં એમ થયું કે આ બધું હું જાણું છું એટલે થિય થિસીસ લખેલીઓ હોય એટલે મનમાં એમ થયું કે હું જાણું છું આ ધર્મ સંબંધી બધું ત્યારે મારે એમને કહેવું પડ્યું કે જાણ્યું કોનું નામ કહેવાય કે ઠોકર ના વાગે કે એનું નામ આપોરે ધારે ઠોકરો ખાવ છો અને પાછું કશું જાણું છું જાણ્યું એટલે પ્રકાશ કહેવાય પ્રકાશ એટલે ઠોકર ના વાગે ત્યારે પણ ઠોકર ના વાગે એનું નામ જાણ્યું કહેવાય આ તો રાતદાણા છોકરો ખાયા કરો છો પ્યાલા ફૂટી જાય છે તો કડાપોધાય છે શું થાય છે મહી પ્યાલા ફૂટ્યા હોય અહીં ફક્ત હંભળાયાનું જ્ઞાન થયેલું હોય તે પહેલાં તો અહીં હાથમાં ફૂટી ગયેલો હોય અને જાણી કેમ કહેવાય જાણી તો એનું નામ કહેવાય છોકર બાકી સર એટલે મેં એમને કહ્યું મેં તમારું જાણેલું એ બધું કામ લાગશે નહીં તમને કામ લાગે એવું જ્ઞાન જાણો છતાં એમ નંબરમાં એમ થયું કે ના હજી હું મને થોડો વખત ટેસ્ટ લેવા દઉં એટલે મેં કહ્યું જ્યારે રેશમી ચાદર લાઈન સુઈ જજો અને જ્યારે તમને જમ્પ ના કરે તો અહીંયા આવજો પાછા તો જો પછી ફરી વાર કયા હતા કે મને કડાપો અજંપો થયા જ કરે છે ત્યારે તારે ગાડાનો ફળ કડાપો અજપો ના હોય કડાપોય ના હોય ને અજંપો પોતાનું ઘર બનતું હોય ને તો સંપૂર્ણ નિર્લેપીધું કાલે કે લોકો લેનારો પણ માનેલું માનેલું રે નહિ કશું માનેલું જ્ઞાન રે નહી એ પેલા ફૂટે જાય કોઈ પણ સ્થિતિ માં ઇમોશનલ ના કરે એનું નામ જ્ઞાન ઇમોશનલ કરે આ ગાડી મોશનમાં હોય છે તો ઇમોશનલ થઈ જાય શું થાય આ ગાડી મોશનમાં હોય છે ઇમોશનલ થાય શું થાય બધા માણસો મળી જાય એવું આપણે ઇમોશનલ થઈ જાય ને જીવાત છે તો બધી મરી જાય એનો દોષ બે છે પછી પોતા જીવાત બધી આખી કરેલી ઇમોશનલ થવાથી મરી જાય ને જ્ઞાની પુરુષ ઇમોશનલ થયા જ ને તમારે ઇન્કમ ટેક્સ દ્વારા અમારી એક રકમને લઈને ઈએમ બદલ ખાતે આ રકમ છે એ મને શંકાસ્પદ લાગે છે એટલે મેં ચાર પાંચ હજાર રૂપિયા વધારાના છોડી દીધા વેરાના ટેક્સના એટલે વકીલ કે છે અમારો વકીલ કે છે કે સાહેબ આ તો દર્શન કરવા જેવા પુરુષ જ્ઞાની પુરુષ છે અમે દર્શન કરવા જઈએ છીએ અરે પેલા ઇન્કમટેક્સ ઓફિસર કે છે હું દર્શન કરવા આવીશ પણ આ વેરો મેં વકીલ ને કહ્યું તે ખરું છે તમારું ખોટું છે તમારું આ તમારું આ જે માગણી છે ને એમાં સ્વાર્થ રહેલો છે શું કહ્યું અને સાહેબ કે છે નિઃાર્થી કે છે કે હું આ કરી અને હું દર્શન કરવા આવ્યો ને કારણ કે સાહેબ વિચારો એના પોતાની સત્તામાં નથી એ ભમેડા સત્તામાં આખું જગત ભમેડા સત્તામાં છે પોતે જયારે પુરુષ થાય પ્રકૃતિ ને પુરુષ આ પ્રકૃતિ સ્વરૂપમાં છે જગત આખું અને પોતે પુરુષ થાય ત્યાર પછી પુરુષાર્થ અને પરાક્રમ છે ત્યાર સુધી પુરુષાર્થ પણ ઉત્પન્ન થતો નથી જ્ઞાની પુરુષ પોતે પુરુષ કરે ત્યારે પુરુષાર્થ ઉત્પન્ન થાય અને પુરાર થયો ત્યાંથી મોક્ષ ની ખબર ત્યાં સુધી તો આ તો બધું પ્રકૃતિ પ્રણય કરાવડાવે છે શું કરે છે ના ગમતું કરાવડાવે છે ના ગમતું કરાવે છે નફો આવ્યો હું કમાયો ખોટ ગયું તાક ભગવાને કારો મારા રાશિ છે નહીં તો મારે ગોળી લાવ્યો છે એના પગલા ખરાબ થઈ ગયો છોકરા ગુના બાંધી રહ્યા છે પોતાની નથી આગળ તમારા ભૂલ ખરી છે ટકા બે તે પાછો હશે કે ભાવ માં છે બધું પજલ થી ભલ ઈ પજલ ઈલ થયેલું છે કેવું ચાલ્યા કરે અને તે પાછું નિયમ ના અધીન છે જમરા એટલે આ પ્રજા ભડકે ભડકા પ્રજા અને પાછા જમરા ભૂત ગાલે નામનું એવું કયું જનાવર છે કે આટલું બધું વર્લ્ડ ને પતરી રહ્યું આ બધા જમરા નામનો ચિત્રો છે એટલે આખું વર્લ્ડ ફેદી જોયું એટલે જમરા નામનું જનાવર જ નથી કરેલું છે એ યમરાજા નામ આપ્યું યમરાજા એટલે યમરાજા અહીંયા કહે એના માણસ મરી જાય એટલે લેવા આવે તો પછી યમરાજાના ઉપરી હોવા જોઈએ ફરી એના ઉપરી હોવા જોઈએ તો તો ભગવાનની ઓફિસો બધી બહુ મોટી હોવી જોઈએ તો ભગવાનની સાસુનું શું થયું અને ઘડા સાસુ કંઈ મરવા દે જ ભગવાન ઘડડા કંઈક ભગવાન કંઈ મોડું જઈ રહે બધા પરિણામ આ નિયમરાજ લઈ જાય છે નિયમરાજ છે યમરાજ નામ જનાવર નથી આવે એટલે ભડકી ગયેલી પ્રજા ને જયારે આ જ્ઞાન આપે છે ત્યારે સંતોષ થાય વર્ણવી શકશે શું અનુભૂતિ થઈ એટલે તે વખતે એ જે કંઈક અમને અનુભવ અનુભવ્યું એ અનુભવવામાં એ પણ અંદર જુદા કે સુરત આપણે જે અનુભવ થયો હતો તે અનુભવ શબ્દોમાં કઈ કહી શકો અને અનુભવ થયો તમે જે અનુભવ ના પદ્મા જુદા હતા હું ઈશ્વર ભાઈ છું એ અનુભવ છૂટી ગયો એ ઇગોઇઝન નો અનુભવ છૂટી ગયો અને સ્વાનુભવ જ્યાં ઈગોઈજન નથી પોતાને બધું સમજાઈ જાય માંથી કયો અનુભવ હતો અનુભવ પદ એટલે શું પોતાના પોતાના પરમ સુખ માં આવી જાય પરમાનંદ સંપૂર્ણ પરમાનંદ અને દર્શન માં આવી જાય આખું વર્લ્ડ દર્શન દેખાય આખું વર્લ્ડ કેવી રીતે ક્રિયા ચાલી રહી છે આ રસ્તા બધે લોકો એટલું છે કે આ જ્ઞાન જે આપીએ છીએ એ અનંદ અવતારની ખોટ કાઢવાની છે આનંદ અવતારની ભેળ થયેલી ખોટ ભાગવાની છે મારી પાસે પડી રહ્યો ને તો તમને બે ત્રણ બોલાવવાય ને એ તો પાછું અમારે એ તો હિસાબ થી કર્યાલો પણ એ તો તમારે એક એક શબ્દ મારો જે છે ને હા જ્ઞાન દે ને કેવી એક શબ્દ ને ભાગી રહેવું પડશે આનંદ હોતાની ખોટ ભાગવાની છે તો આગળ બેફામ પણ ન થાલે શું કહ્યું એટલી જાગૃતિ રાખવી જોઈએ અને બીજું અમને દસ પંદર મહિને અમને અમારે ત્યાં દર્શન કરવા માટેનો ફોડ અંધી જવો જોઈએ કારણ કે અમે બે કલાક કલાક દોઢ કલાકમાં આપીએ એ વસ્તુ બેથી કાપીએ શું થઈએ અનુભવ કરાવીએ બધો અનુભવ થઈ જાય બધું થઈ જાય પણ તે બેઝી કાપેલું જ્ઞાન પછી વિગતવાર સમજવા માટે તમારે મારી પાસે ભ્રાંતિ જાય તમારી ભજન